જય સચિદાનંદ જય સચિદાન નમો મિત્રાકાય નમો મિત્રા ગાય નમો હરિહતાનંદ નમો સિદ્ધાન નમો સિદ્ધાન નમો વાય રિયા નમો વજ્રયાણ નમો વજ્રાયાણ નમો લોય શ્રામણ નમો લોય શ્રામો પંચમણા મંગળાંચ સૌય સિંહ મંગળા સિંહ હવૈ મંગલ હવૈ મંગલ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવૈમ નમઃ શિવાય જય સચિદાનિદાન parede hello hello um, jay sachidananda jay yes. sachidananda jay sachidananda jay sachidananda hello hello, hello. Um, jay sachidananda amodar jay sachidananda okay mm -hmm. jay sachidananda ha ready ready hello jay sachidananda રે <laughs> મા જ ગાયબુધે હો જગો હો જગે મા પિતા Om alhamdulillah adhan 77 incarcerated Ye maar bijna સાદે સંતની વય ભુવ સાધે સંતની વર્તન શુદ્ધ હોકારી વા આયુતરંગ આયુતરંગ શુભ મંગલ હો માત્ર વિચારે દેશ મધુરીય સર્ગમ વંદેશ મધુરી સર્વાત્માને બંધુ ત્રિકળે સુખ શાંતિ પ્રસારે જીવન સુખ શાંતિ પ્રસારી સદગુણલાક્ષી નિજ દ્રષ્ટિ હો સદગુણલા ગુણલા અરે વિશ્વ સંબંધે મારુણ વિશ્વ વિશ્વ મારુણ રાગી રાગી mamata tale raj nirangi mamata uh યિશો વિતિશો વે ભો જ્યો કરણ શુભ સંસ્કાર દારી જગ સુર પિતો શોધ સધારી ચિત બબ્રુ સિમ જય જયકાર રાધા ભગવાનના સિંહ જય જયકાર હો દા ભગવાન સિંહ જય જયકાર રાધા ભગવાનના સિમ જય જયકાર હોધા ભગવાન સિંહ જય જયકાર હો હસીમ જય જયકાર હો બાદા ભગવાન સિમ જય જયકાર હો બાદ ભગવાન ના સિમ જય જયકાર હો બાદ ભગવાનના સિમ જય જયકાર હો ભગવાન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ કરતા પરમાત્માનું જે બધાને જોવા મળ્યો અને આજે નથી એવું નથી હાજર જ છે શબ્દ નથી પરમાત્મા સ્વરૂપ છે એમાં એ નિઃશબ્ધ એવા પરમાત્મા એનો લાભ સારી રીતે મળતો જતો જાય જીવનમાં આપણને પરમાત્માને શબ્દ નથી પરંતુ આપણે મનુષ્યો છીએ આપણે આપણે બધા શબ્દથી પરિચિત છીએ એટલે આપણે બોલવું પડે છે બોલવું પડે છે અને એનું જ મહત્વ છે આ એટલે મૂર્તામૂર્ત શાસ્ત્રોમાં પંડિતોમાં શાસ્ત્ર આની ઘણી બધી ચર્ચા ભારતમાં થઈ છે અને વિશ્વમાં તો સમજી શકાય એવી વસ્તુ નથી સમજી શકીએ છીએ ગુરુ ગોવિંદ નામે બહુ ચાલ્યું છે પુષ્કળ છે આજે પણ છે ચાલ્યા જ કર્યું છે કાળ એવો ચાલે છે ફોન ઉપર મધુભાઈ મધુભાઈ સાહેબ મધુભાઈ જય સચિદાલ જય સચિદાલ નથી ને આઈ જવું આગળ આવતો નથી જાણે કે શું બગાડ્યું છે તમે શીખો છો એ શું કરે છે અવલોકન કરીને આપણે કઈ બતાવે એના માટે બહાર નો કન્સલ્ટન્ટ એક રોકવાની જરૂર લાગે છે આપણે એટલે આવી રીતે કરવાથી તમે વધુ સક્સેસ જશો તો એક માણસ આપડે હોવો જોઈએ ઓછામાં ઓછો ના હોય આપણા આપણા સાથે મધુભાઈ આપનો તમારો સહકાર છું આપની પાસે હું તો રિટાયર થયો છું એટલે સત્યનારાયણ લઈ આવવા નો સત્યનારાયણ નવો આપણો કાર્યક્રમ મળ્યો છે નક્કી નથી કેમ કે અમારે એમાં શું કરવાનું છે અને એમાં પાછી જવા માંગે છે જયારે તમે પાછા જશો ને ત્યારે પાછી આગળ આવવા માંગે છે પણ લઈને આવો મારી ખાસ વિનંતી છે આપને કોઈ પણ હિસાબે કોઈ પણ હિસાબે યુ પ્લાન ઇટ એઝ રોસિબલ હું આજે કોશિશ કરી is a next meeting we will talk it is already happened we don't talk, we do not talk of it we know what is to happen for that we talk so let yeah. it, you please make it happen yeah yeah yeah so i am living uh, on wednesday no ha mangal so mangal no thursday sorry thursday and i'll be there up to 21st 20 september So, during that period, yeah. if you come, yeah. uh, between 11 and 17, it will be much better. kya આપો ને તો પછી મારી પાસે કેલેન્ડર છે uh <coughs> ha so that will be very good 11 12 and 13 बस मैं यही जान पा ये वो कलोज आज रात પછી રા મારવાનો ઓકે ના શકે અયા બડા મેક લે આઉચ ઓકે اچھا પરંતુ અહિયા અયા અગર હું ફિલાડેલ્ફિયામાં મંસુડડે ને વેડનેસડે છું હું શું આપને કઉ છુ કે ટુમોરો ના અહીંયા અહીંયા અહીંયા આઈ એમ હિયર ફિલાડેલ્ફિયા કઉ છું મારી ના મારી વાત સાંભળો એમને કયા અંગલ થી ના પાડીએ તો એ જાણે એમને એમ કે આપડે કેલિફોર્નિયા સારી રીતે મળી શકીએ એવું ગણતરી હશે એમની અને એમની ગણતરી એવી હોય કે આ જ્ઞાન મળે નઈ પણ મળે પણ પેલા મને મળ્યું શાંતિથી રજનીકાન આપડે બધો જે એંગલ થી આપડે ઓર્ગેના એંગલ વાળા બે જોઈએ એવું કે છે આપે કહ્યું એકાદ દિવસ પણ આવી શકો ઓકે બિલકુલ સર બહુ બનંદ પાસે બોલે તો દૈન કે એ બરોબર છે પણ તમે કેલિફોર્નિયા આવી શકશો ને જો અહીંયા ના આવો તો હા દોબા મને જય આવો આ લોકો સેશ કરજી એક્સલન્ટ એક્સલન્ટ ધ ગુડ વર્ક આઉટ પ્રીટી વલ બીકોઝ વન ગાય ડીક્લેર ધેટ એન્ડ વેરી આપના સત્ય સાથે કન્ફર્મ કરીને તમને જણાવો હા તો તમે ટિકિટ લઈને આવી જાવ ફ્લાય ફ્લાય કરીને હ મેં ડ્રાઇવ જેરી હું બંગ બે ડ્રાઇવ કરવા કે સપોર્ટ બતા છે એ ઇન ધ એ ઇન ધ કરજો એ ઇન ધ કરજો ઓકે ફાઇન ઇટ કેન બી ફાઇન ઓકે હાજી tobas so i'm pleased to, yes, listen, yes, listen, yes. to listen your voice after such a long time oh, okay. yeah. <laughs> every time every time ba ask me i talk yeah, okay. to my madhu right. same thing is asking your your senior sister yeah okay oh, okay <laughs> but what can i reply yeah okay When we will be not meet What is what is there that does not allow us to meet? Yeah. This I don't follow, what is it? <laughs> what is it that does not allow us to meet face to face? Oh God, what is it? And it didn't get you. You have to make a connection to that, and you have to make a cell phone. I have to ask you, હું કનુભાઈ અને મધુભાઈ ઓકે પગનું કઈ છે મે ઓક્ટોબર માં દાદાજી એ બેંગ્લોર માં કોન્ફરન્સ માં જવાના છે હી ઇઝ ગોઈંગ ટુ પ્રેઝન્ટ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ વર્ડ્સ ફોર સંસ્કૃત મો ઉસે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ ના બધા શબ્દો બધા વર્ડ્સ હી ઇઝ ટ્રાન્સલેટિંગ ટુ સંસ્કૃત એન્ડ ઇઝ ગોઈંગ ટુ પ્રેઝન્ટ ધે રિ ક્ષાઈ બનાવ્યું છે કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટા કામ લાગે છે તમને લાગે છે માસ્ટર છું મમ્મી કહી ગયી નો તમારો ગમત કરી લે થોડી હળસલા બધા ચશ્મા શું ચાલે વાંધો નહીં કાલે વાત થઈ હતી બીજી વખત પણ બોલાવતા નથી એટલે કેવી કહેવાય હે ઉિસ્ટરનું નામ તમે કેમ લઈ લીધું આવું કેવાય પૂછીને અનિલા તું પૂછે શ્રેણી નંબર છ અનુભવ શ્રેણી નંબર છ માંથી બે સૂત્ર પૂછ્યા છે કે વિનય થી અસાત ના જાય બોલો અને પરમ વિનય થી વિરાજ ના જાય હવે તું તારે શું સમજવું છે આપણે ત્યાં ભારતમાં આપણી ભારતની સંસ્કૃતિમાં આ વ્યવહાર ના શરીર થી જે બધું ક્રિયાઓ થાય છે એ વ્યવહાર માં આપણે કેવી રીતે આવ્યા પછી જ્યારથી આવ્યું છે ત્યારથી કાગળ તાર પેલા નતું તારી વાત જુદી પણ જ્યારથી આવ્યું ત્યારથી અને જેમ કાળ આગળ આવતો ગયો વિકસતો ગયો તેમ કોઈ પર કાગળ હોય સ્કૂલથી નાનપણમાં બહુ હતું અમારે અત્યારે પણ ના અત્યારે આજના એજ્યુકેશનમાં અમેરિકામાં જાય ખબર જાણતું નથી આ વાત એટલે આવું એમાં જે ધર્મનું પુસ્તક કોઈ પણ હોય કોઈ પ્રકાર જે આપણા આત્મા સમાન હોય હવે એને આપણે આમ આમ આમ એ બધી બને છે તમે જોજો સત્સંગમાં જોજો બધી એમાં કોઈ કોઈનો દોષ નથી પણ જાણતા નથી એ વાત પહોંચી નથી એમને ક્યાં કેવી રીતે અસાધના થાય છે ખાસ કરીને જ્ઞાની પુરુષના વચનો જેમાં હોય એ તો બહુ જ શ્રીમદ રાજ ખુલી થઈ છે આશાત ના એટલે અવિનય એ બહુ મોટી છે કારણ કે આપણે સરસ્વતી માતા ની કરીએ છીએ मन समझ तको तो लोग रखा तक सामने डर राखे સીધું બોલવું જ પડશે જ્ઞાન અને એને લગતું બધું હોય એ બધા છુટકો જ નથી એટલે આશા એવી રીતે છે પોતે પોતાને જ્ઞાન થાય અને જ્ઞાન થવાના નિમિત્તો જે હોય એ પુસ્તક રૂપે ના જાય આશા જાય વિનય ની વાત છે તે અંતર થી વિનય આવે છે આપડે શરીર નો સમજીએ છીએ ને અહીંયા એ બહુ એટલે અંદર ની સમજમાં એટલા પહોંચાતું નથી આપણાથી અંદર થી એવું હોવું જોઈએ બ્રહ્મદેવો શીખવાડે તો છે બધું પણ આજે અહીંયા આવી ગયા અમેરિકા એટલે જનો વિનય રાખું છું રાખું છું તું પહેરતો જ નથી દબે એટલે જનો એક જાતનો એ કશું નથી પવિત્ર અને આપણા વૈષ્ણવમાં અમારે પવિત્ર આગો કે છે રાખે છે આ બધું છે પછી બીજું હવે આ વાત છે અને વિરાધના હવે આપણે મહાત્મા પડે આત્મજ્ઞાન આત્માની દ્રષ્ટિથી પણ ના રહી શકે ખરું નથી રહ્યું કારણ કે એની પોતાની પ્રાપ્ત કરેલી નથી પોતાને પ્રાપ્ત થઈ ગઈ એને બોલવું ના પડે અને પ્રાપ્ત પુરુષ પાસેથી પ્રાપ્તિ થાય અને પ્રાપ્તિ થયા પછી આપણને આવી રીતે આજ્ઞા સ્વરૂપે છે પોતાનો જ વ્યવહાર છે કે ભાઈ હવે વ્યવહારથી આ નિલા રહી કારણ કે તને હવે તને સ્વાર્થ ચાખ્યો સમજી ગઈ કે શુદ્ધ આત્મા છું નિશ્ચયથી શુદ્ધ આત્મા નિશ્ચયથી कसांद <laughs> મોટા છે પણ સારી જ મોટી છે અધ્યાત્મ માં વાત કરીએ તમને વિનય ને પરમ વિનય ની તો વિનય એ છે કે વ્યવહાર દ્રષ્ટિએ दृष्टि दृष्टि रहूरी दृष्टि हूँ अनिल आज्ञाधर्मेरी व्यवहार दृष्टि रहू, रहू।, थी थी, एन रहू एन ना समझे एक राखी तु तारा मुक्त जा છું સો ટકા પાકું થઈ જાય કેવું જ્ઞાન થઈ ગયું તમે મન પૂછશો કે પ્રાપ્ત કરી છે તમને સ્ટેબલ થશે પણ આપણે આ વ્યવહાર દ્રષ્ટિ સમજવાની જરૂર છે શું કહ્યું કે નહી કાયમ જેનો દેખવાનો સ્વભાવ હોય એને નિશ્ચય દ્રષ્ટિ કરીને નિશ્ચય શબ્દ મૂકવો પડે તો શું છે જ્ઞાન નથી એના કરતી ખરે છે પણ એને ખુલ્લી નથી થઈ તો ખુલ્લી એવું છે પછી બચ્ચું મોટું થાય આથી તે દાદા તો અમુક વચ્ચે કરે તમને જ્ઞાન આપ્યું આ હું જાણું કે બચ્ચે આવો જન્મ્યા તો મારે ખાચમવા પડશે તો આજ્ઞા આપી છતાં એમને આપણને આ તો મારો અનુભવ શું કરવું આવે બહુ મેજ પરમાત્મા એ કેમ કેમ હાચર્યા પછી આપણે હમજ એક બેસો છું તો પછી દાદા શું કરે એમને કઈ ગોઠવી આપો કઈક વસંત જોડે એ કરશે કરશે ભાઈ તમારે જયારે બેસવાની જરૂર હોય બધા બેસો એમને ગોઠવી આપશે બેસવાની જરૂર ના હોય એ તો પેલી ખુરશી પેલા એમના માટે મૂકી છે બાજુ બસ બસું થાય હું તારી કઉ છું કારણ કે એને ખબર ના પડી એની પાછળ રૂબો છે આપણને દેખાય છે શું એ વાત છે દેખતા થયા છે પોતાના વ્યવહાર થી સમજવું તમને કેવું બીજ મૂક્યું અને દેખતા કર્યા છે તો દેખતા થશો એટલા તમે હમસતા થશો કેવી રીતે દેખશો તો કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું તે પાવરફુલ કાચી પડે એટલી વ્યવહાર દ્રષ્ટિ નથી રહી શકે એવી છે રેતો કલ્યાણ કરી રાખે આજે કેવું જ્ઞાન ખુલ્લું પડે કોણ રાખી શકશું તો જોયા ના કરીશ મારી આંગળી સમજ્યા એટલે હવે હું વ્યવહાર દ્રષ્ટિથી અનિલા છું મારે અંદર થી રહેવું એ હું અનિલાનો વિનય કરું છું શું દાદા કે છે કવિરાજે કે છે માથે દાદા માથે જ પડવા લાગે છે બઉ એવા પુરુષ છે કે એમના ખોરામાં માથું મૂકી હોય તો સચવી જાય ને સચવી જાય એ માથું હાચવું બહુ મોટી વસ્તુ છે આ વખત બહુ કસમો છે જે ધર્મો માં જે જન્મ્યો ને એમાં એવો બધું ગઠિયો થઈ જાય છે બધા જૈન તો જૈન માં થઈ જાય વૈષ્ણવ તો બધા કાચા કુરા હોય થોડા બિચાર અને એમની ગૌરીઓ પાછી એમની ગૌરીઓ શંકર ની ગૌરી હોય સમજ નારાયણ મહાલ તારી નજર કરી એવું લાગ્યું એમ લાગ્યું તારી હું જોઉં છું તારા માથા ઉપર થી જાય છે છોકરો પણ આચવી ના શકતો હું તો બીજાનો વિનય તો મારા થી કઈ રીતે સચવાશે ના સમજાયું આજ્ઞા વિનયું પરમ ભીખી લે પરમ ભી એટલે બધું તો દાદા આપણે સાચવી જાણીએ આપણે ધીમે ધીમે દાદાનું પરમાત્મા સ્વરૂપ છે તો પરમાત્મા પ્રકાશ છે એ પૂતગલ છે જ દાદા ભગવાન બોલે છે લેવો તો હશે આટલી જ વસ્તુ છે તપરમ મેલે તમારું આભાર અને તે આગર ભગવાન પરમાત્મા સીધે સીધા તો અન આસ કંકર છે અ જેટલું તું જને પધારણો મે મે લો પધારા અહીંયા ઓય ઓકર આવો પાસે મે કોજ કરી જાતો તો મત મે ઓકે લેતી જસમે તમે અબે फसल તો ખેડ્યા આ બાજી ખસામ આમ ખસ કોણ આવ્યું <bigly> અમિત આમિત કરો કોણ છે પરમ વિનય એટલે શુદ્ધાત્મા નું પરમાત્મા પણ હોય શું કહ્યું પાઘર્યું હોય એટલું પરમ વિનય ખીલે આપણો પરમ વિનય પોતે પોતાનો અભિનય તો નાશ થવા દે વિનય પછી જ ખીલે છે વિનય પૂરેપૂરી કક્ષાએ ખીલે પછી પરમ વિનય ખીલે છે આટલી બધી તમે થોડા આગળ આવો ભાઈ બે બે તું છે થોડી ના અહીંયા નથી તમારી પાસે અહીંયા મુકાતો થશે જગ્યા વિનય પર વિનય બહુ મોટી વસ્તુ છે ઘણી મોટી વસ્તુ છે અને વિનય ને શાસ્ત્રમાં ધર્મ નું છે અને સંસાર નું વૃક્ષ છે આમ અહીળ અને આમ ઝાડ નીચે થાય ઝાડું બધાય ધર્મનું રહી શકે એવું નથી તો એ રહી શકવા માટે તપ તો આવે છે પણ તપ પકડાતું નથી સમજાય તો પકડાય ને આપણે સમજાય તો એટલે પકડવા લેવાની જરૂર નથી પણ આવે છે સમજાય તો બહુ આનંદ થઈ જાય આવે છે ના સર એકલા જઈને ગમે તમે ખૂણા બી જઈને તું કરવું જ ઘટે પછી આપણે ઘોખ્યા કરીએ તપ તપ તપ એવું નથી કરતું તપ તો આયા કરે તો કોઈને છોડે એવું નથી બાબા રમવાનું આવ્યું તપ કેવાય પણ બાબો વાલો એ તો બરોબર છે એની મા એને રમાડે કે પછી આપણે દાદા કરીએ મોટી છે આજ્ઞા બધું આવી જાય છે આજ્ઞામાં તો દાદા કોઈ શાસ્ત્ર બાકી ના આવે જૈનો બધા મોટા આચાર્ય ને દાદા સીધો પેલો તો ખવડાય છે કે ગ્રામીઓ <laughs> <laughs> તારિયો આવી સુ જો અમે વરન તકિપર જો મેરી ગીન તો સર આપણે પૈસા સે બોલિંગ કી તક અને તમારો બી છેલો છે તમારો છેલો શું થયો જગ્યા આપ કે ના ના એક પણ ગવડા પછી વાતો કરી લો અમને તો આ દુનિયા તો બહુ નાની જ માર્યા કરતો મારી અંદરની અજડની એમ ધારીએ તારે ગમતી સભા બની છે કે ને ને વિષય જરી થાય ભરાઈ કરી જેમ જેમ કોને બોલા બોલાય છે એમ ન સપાળી ઉંતેલા સાહેબ મુલતા બદાન લાગ્યો આપતા પુત્ર પડી એ શું સંકેત આપણાથી બ્રિજ નું અપમાન ના થાય કેવી રીતે બ્રીજ પોતાનું સન્માન સાચવવા જાય એ તો વ્યવહાર થી છે અને સન્માન સાચવું પણ માણસો નો અધિકાર છે પણ એ ભેદરેખા એટલી ઝીણી છે એ કોઈને પકડાય નહીં સ્વમાન માંથી માન ક્યારે થઈ જાય ખબર નથી પડતી કોઈને પણ મહાત્માઓ તો બધા સમજી ગયા છે કુદરતી દાદા એ બધો બહાર ઉઠાવી લીધો એમનો એટલે આપણાથી બ્રિજ નું અભિનય ના થાય અંદરથી રાખવાનો ને કે બાર બધા જોડે રહી એમાં બાર તો બધા જોડે ડીલ કરવી જ પડશે ક્યાં જશું પણ બ્રિજને ડીલ કરવાનો કેમ નો વિચાર વ્યવહાર બરોબર છે પરંતુ એ હું અહી સ્તરે જ આવો આવ્યો હું એવું અહી જ આવે ને તો બ્રિજ નું સાચું કહેવાય વિનય એવું નહી મારી ભૂલ ના લીધે મારી ભૂટ સમજે પછી પોતે જ પોતાનું આલોચના પ્રતિક પ્રત્યા શું કહ્યું આપણે મળી ગયું છે કેવી રીતે આવું ના પેસે આપણે રિયલ વ્યુલેટિવસી જાય ના પેસે જરાય પછી બહુ સારું કેવું પડે ના કેવાય લોચા અરે બાપરે લોચો ખબર પડવો પડે આવો એવી વાત છે તમને અંદર મૂક્યા છે બરોબર તમે મુક્ત મુક્તિ થઈને તમારા દર્શન કરવાના મજા હવે એવી રીતે એટલે ઈન ડાયરેક્ટ થઈ જાય છે શબ્દ પરંતુ આ ડાયરેક્ટનેસ પ્રાપ્ત થઈ પછી આપણે ડાયરેક્ટ થઈ જવા માટે હતો ને એક આટલું કેટલું બધું સમજી જાય અમારી પાછળ પણ આજે તો ઢગલા પણ આટલું જ એટલું પડે એવું એટલે આજનો આજ્ઞા ધર્મ જુદો પેહલા એટલો જ હતો કે તું આત્મા બહુ શુદ્ધ સ્વરૂપનો જ છું દાડો અશુદ્ધ થયો નથી વચ્ચન પાછળ બળ છે એમનું અને કે છે એટલે ભાવિ સ્વામીને બોલવું નતું પડ્યું આજ્ઞા આપવા માટે પણ પેલા ડાયા મળ્યા હતા જેવા ડાયા હતા મર્યાદા અને માથું ઊંચકવાનું નહીં શું કરી આવે કલેજ બેસી જવાનું નહીં માથું ઊંચકવાનું નહીં રહેવું કેમનું પણ આવે શરીર છે છતાં પણ તારે વ્યવહાર સમજણ પડ્યા વગર રહેવાશે કોણ પેલી તું પેલી થોડું ઘરમાં શીખવાનું છે બાર બાર કોઈ પેલી નથી દાદા એ કહ્યું કે આપણે ઘર જીતવાનું છે ઘર જીતવાનું છે મતલબ પાછું બે રીતે સમજવું પડે કે આપણે ઊભું કરેલું ઘરથી એમાં પાછું આપણે પાછા મેં ઘરવારા બનાયા એવું સમજાય આપણે આવું સમજવાનું અને પછી દરેકે પોતે આવવું જ પડે કે હવે ઘર પછી પેડુદ ઘરનું ઘર થયું પેડુદ ઘરના ઘરનું ઘર થયું બંને તમે ઝઘડો છો તારું મારું છે તારું પેલી કે મારું છે એવું બોલો છો સાચું કે છે હજુ તારું એ તો પાછું ચોથું ઘર થઈ જશે એટલા માટે એ વ્યવહાર તમને સમજાવતો જ જશે કે આ પ્રકાશ છે તે હું છું શું મારો શુદ્ધાત્મારો પ્રકાશ તે હું છું કેવું થયો જોઈ રહ્યો છે અને હું છું અને મને જોઈ રહ્યો છે બધ આજે કોઈને બધાને આખો છે ને આખો દેખાય છે પરંતુ એનો પોતાનો ધર્મ લઈને આવી છે ને કોઈના કહેવાતી આવી છે પણ શીખવાડ્યું નહી રહ્યા પણ તમે આ રહ્યા છો ના સરવાર એક આવે છે ઘર ઘર જીત ઘર જીત મન વચન કાયા અને છતાં વ્યવહાર વ્યવહાર કોઈને નડ્યો નથી એ દાદાની મોટા મોટી દેણ આ વખતે ઋષભદેવ દાદા ને પણ એ જ વખત ની બધા પરંતુ પછી રહી નહીં એ દેણ એટલે કે વ્યવહાર નહીં તમારે છોડી દેવું પડશે બધું આવો તમારે જો આત્મા મોક્ષ જેવું હોય તો એટલે એવું થઈ ગયું ધીમે ધીમે શરૂઆતમાં બહુ આછું પાત્ર ખબર પડે કોઈને વાંધો એટલો બધો નતો બે રાખ્યા સુધી આદિરાત ની ક્રાંતિ પછી એમની બાગ આવી ચંદન બાળ મળી એમની જગ્યા જ્ઞાન માં ઝાંખવું હોય કે નહીં કેટલી નાની કુમડી વાય નહી એવડી નાની ઉમર પ્રમુખ આચાર્ય બનાવ્યા છે એ સમજી ગઈ કે આ સંસાર એમ એમ આવ્યું ગપો ગભોળો છે કરવા ચાલ્યા કરાય દાદા કોઈ નું મોડું બંધ કર્યું કોઈનું મોડું બંધ કર્યું એટલે આજ્ઞામાં એવું નથી મૂક્યું તમારે ગુનો થઈ જશે સાહેબ બાકી હા જય સચિન બોલો ઓકે ઓકે ઓકેટ હમ મારાશીર્વાદ છે મારાશીર્વાદ છે બિલકુલ સારું તમને ગમાસણ બારું ચાલે છે મને ગમે બે ત્રણ દાડાનું તમારું તમાર બેન દુ ગમ મને ગમ્યું હતું હાજર ઓ ઓ ઓ ઓ ઓ હા એટલે કે સારું ચાલો હવે આપણે આપણે આપણે ટાઈમ પર પાછું વાત કરશું હા આજનો દિવસ તો અહીંયા છું શૈલેષભાઈને ઘરે આજે રાતે સંજીવને ઘરે જઈશું અને બે દિવસ ત્યાં રહીશું પછી આપણે વાત કરીએ હા ખૂબ આશીર્વાદ હું સાથે છું તો ત્યાં આગળ હું ત્યાં છું હું ત્યાં છું તમારી જોડે જે દાણે હાજર હાજર નહી હોય તો દુનિયાની શું હાલત થાય અને હાજર તો કાય હાજર રહે છે બસ ચાલો મારા આશીર્વાદ છે સોરી સોરી કામ કરુનિયામાં બધાનું શરીર વગરના તારી એટલે શરીર એટલે શરીર ના ના દાદા દાદા જયારે ભગવાન ખુલ્લા થયા અરે આ સામાન્ય સાદો માણસ ના ના હું કરું કે ક્યાંક હું ક્યાં ખુલ્લો થુલ્લો થયા કરે પણ આ એક જ દેખાયું ઘર એટલે ધમા નાખ્યા તમારી અંદર સમજ્યા ને અમારે તો પછી અને અમારી આખો નિર્દોષ થઈ ગઈ તારે જ નિર્દોષ દેખાયું જગત પણ આંખો ને જોવાનો સ્વભાવ છે તે કઈ એને કઈ એનો દોષ દેખાતો હશે જગત નિર્દોષ જોયું આખોની દ્રષ્ટિ તો દાદાની આંખો આપણે હા એટલે વ્યવહાર આજ્ઞા જે છે મોટી આપણે ચાલુ આશીર્વાદ છે આશીર્વાદ છે ખુબ છે બિપિન કે છે ની જગા એ વ્યવહાર વ્યવહાર થી કરતા છે પછી હું કઈ અંદર પહોંચી પડું છું અંદર કઈ જાતનું તોફાનો આયાદી મજા કરી પર્વો ઘસાય છે એના ઘસવા માટે જયા છે કેવા સુસવાટ વાળા છે પણ આવે છે તોફાન બરોબર ઘણી વખત આવે છે તું છું મને લાગ આજ સુધી તું લાગતી હું થઈ ગઈ અમને આપ્યો તો મારે તો બે જીવન બહુ મહત્વનું છે જો સમજી લઈએ તો જેમાં પરમાત્મા ખુલ્લા થઈ શકે અને તે ભારત ના બોલિયા વાળું પાછું મૂળિયું ત્યાંનું હોવું જોઈએ છે ભારતનું કારણ કે તાકાત શક્તિ છે કે જે પરમાત્માને ખુલ્લા કરી શકે પરંતુ એ મૂળિયામાંથી ઝેરનો ભાગ નીકળી જતો જાય મૂળિયું હેલ્ધી થતું જતું જાય વ્યવહાર દ્રષ્ટિવાળું તેમ તેમ મજા આવે અને એમાં આપણે ઊંધો મૂલમવાળું ઊંધું મૂળિયું હતું ને તે પછી ધીમે ધીમે આમ કરતું કરતું નથી થાય પાછું બાકી છોડે નથી આપણે આપણે લઈ લાઈફ ચેસ ઉમા છો અરે બીજો ચાલુ કરી દો ને રાજથીઓ આપણને જીતવા જ ના દે એટલે અજીતનાથ નામ એટલા કેટલું નામ તમે સાર્થક કર્યું અને સારું વિશ્વ એને જીતવા જાય કોઈ જીતી શક્યું નથી એવા ચાર મહારથીઓ અંદરથી કેટલી કેટલી રીતે આ બજેથી મોસરથી માને ફેરી બજે આમ કરે તેમ કરે તો સમજણ નથી પડતી કે હરુ આપણા અંદરના ઓ કરી રહ્યા છે અત્યારે રૂ પાસે સર હરુ મેં તો સ્વાસ્થાન માટે જઈતો ર ડોક્ટર તમે તમારી અંદર કરો ને તો હું જાણું છું ને ચાલુ થઈ છે ખરી પ્રોસેસ તારી પેલી એના સુંદર થયું હાજર હતા છું છું કામ હોય પણ હવે હું તમને આપું છું એમાં હું જો એમાં તમે રહ્યા તો હું મને રાખ્યો બરોબર છે બે દ્રષ્ટિ આપી દીધી તમાર મહેશનંદ સ્વામીજી કે બઉ મજા આવે છે બે દ્રષ્ટિ યાદ આવે બધું નાનપણ થી વાત જુદી છે માર પડ્યો છે આ બહુ સમજો હજુ ભરાઈ પડેલા વિકલ્પો ખાલી થાય છે એનું શું થાય માર આપે છે તે ખબર નથી પડતી મીઠા મીઠાસ અમને બધું દેખાય આર પાર દેખાય અમે પણ અમે બસ ઉદાસીન ભાવ જોવું છે કોઈ પરમાણુ આમ કે તેમ કરવાની ક્ષમતા ધરાવતું હોત ને તો માણસ માથું आगरी ऊँची करें कोई नहीं अग्रीमेंट है तो डाल के सर्च करो वीडियो ये बड़ा रिकमेंड क्या पूछवा दूं आपको देन या पेन कर पर क्या है रियल है कौन बोल बोल बोल जी रियल रिलेटिव ये समझो ये रियल रिलेटिव હજુ મને સમજે બે માં બધા ના આવે લેવું પડે પોતાના બધા જ કંઈ તો બે જ કેમ હું કે બરાબર અમને સેન્ટર માં આઈ ગયો હમ બેવી પોઈન્ટી તમે સેન્ટર માં આઈ જાવ એવું છે મતલબ દોત માં બેવી પોઈન્ટ આધી જોઈ શકો ભાઈ કે બેવી પોઈન્ટ સેન્ટર માં ઓર એક રિલેટિવ પોઈન્ટ એક રિલેટિવ અને બીજો એક કહો એક એ પહેલો એટલે બીજો પકડો નથી એમ કો છે મને તમે થાય જે વ્યવહારમાં કાકા છે પરમાત્મા દેખાય તે કોની તાકાત છે પરમાત્મા દેખાય જોયું કે ચૌદ ચૌદ પંદર પંદર ચૌદ વર્ષ સુધી એ દશા મેલા નહી ચાલે બઉ મોટી વસ્તુ છે રાખે એવું કોણ હશે મોટો એટલે વ્યવહાર અહિયાં સમજવાનો છે એ સાંપેલું રહેવું જોઈએ એ સિદ્ધાંત નથી કોણ કે પછી એ પોતે પોતાને આપણે શું ગમજવાનું ભગવાન તો બધા પણ આજે હાજર ભગવાન આવે ને તો પછી પાછું લેવાય વાત છે દાદા એ તો ત્યાં સુધી કહ્યું કે તારી જરૂર હોય તો મને પૂછીને લેજે જા તું નહી કાય છે એ ઇમ્લેચલ આગળ નથી છે કે પ્લુરલા પાછે ચાલો એ બીજો પ્રશ્ન કરી લે ઇન્ડિવિડ્યુઅલ ઇન્ડિવિડ્યુઅલ હે તો પેલો કોઈ ના પડે છે આના પર સવ એન્જિનિયર ડાયરેક્ટર ઇન્ડિવિડ્યુઅલી સિંગ્યુલર છે ઇન્ડિવિડ્યુઅલી મીન્સ વોટ મારા માટે એટલે માટેની એના માટે પણ સિંગ્યુલર છે કે તે જાણે મારું જળ એનું એ જાણે આપડે બેલેન્સ કોનું માટે વાત કરો સર તમે જ્ઞાન નથી જ્ઞાની નથી તમે ખોટું નથી આપણે સમજો તમને તમને ના બધું કે છે ઘર માં ઘર માં રહેવાનું ઘર માં શું અજાણ મરું બચ્યું તો બનતું છે આપણે ઘર માં લઈને આપણે તમાર તો તમારે તો પાઠલા અનુસાર થી બન્યો કે તમાર તો પાઠલા અનુસાર થી બન્યો તો તમે ની પાઠલો અનુસાર મારો મારો પણ દવાડો 80 ને મારો તો 20 છે <laughs> <laughs> तो आजनों खरो आपनों में खरो एक, एक रीते વેવર દ્રષ્ટિ વેવર અને સાથે પણ દ્રષ્ટિ મારી પાસે આ વેવર દ્રષ્ટિ છે તો દ્રષ્ટિ છે દ્રષ્ટિનું 2 પોઈન્ટ છે ને એ દ્રષ્ટિનું 2 પોઈન્ટ આપણી 2 પોઈન્ટ બને અને દ્રષ્ટિનું 2 પોઈન્ટ આપ આપડે આછે પ્રમાણે બને અબ એ આછે શું છે એ પોઈન્ટ છે આછે એ પાછળનો બરેલો માલ છે અને 2 પોઈન્ટ લખવાનો છે હ અ આછે માં ઊંજો હતો પસંદો હોતો આવો સારી વાત કહી સારી વાત કહી શું અવાજ આવતો છે મને સમજાવી સમજુ અવાજ શું આવતો હશે તારે પડે મને આમ સમજાય છે પરમાત્મા ના એની પાછળ બળ થી કેવા વચન હોય ગમે તેવું હોય હું તો કઉ છું એક શબ્દ એમનો વ્યક્તિના સંબંધી નો હોય કેટલા નાનપણથી તારે જોયા અનુભવ્યા વિશેષ પદ સ્થિત એવા વ્યવહાર દ્રષ્ટિમાં વિશેષતા ના હોય નથી સામાન્ય તમે સમજાવે પડે છે સમજાતી પુરુષાર્થ છે પણ દાદા જીવતા દાખલા વગેરે અંધારું છે ટોટલ જીવતા દાખલા છે હાજર વખત જીવતરાકલો કેવાય જ નહીં એટલે માસ્ટર ની હાજરી બિલકુલ માસ્ટર બનાવ્યા એને કહેવાય કે ના બનાવ્યા એને બનાવ્યા વગર બનાવિત છે તો માસ્ટર થી ગેરા છે રેવાય બિલકુલ ના રેવાય એટલે ક્યાં હાજર રેવાય માસ્ટર જોઈએ ને જન સોગરા હું કરે પછી ભલે પ્લેયર આઉટ એનીયા એટલે હું નું હું પોંતે મને બુગ કે તરત આવી એક પાછળ કશું કઈ પણ આપણે પોતાની ઘરમાં વ્યવહારમાં રીણ વૈરાગી આ છોડી દીધું ઘર વૈરાગી ના કેવાય પારો ચડાવે કેટલી બહુ ક્રયતે બહુ ભારે રો બહુ ભારે આ બધો ઉતેજ છે બને બહુ મુશ્કેલ છે ઘણું ઉસકે બધાને ચિંતા છે ચેતવણી કશી બાકી નધી રાખી પરંતુ હા કર્મ બરબર કરીને મૂકી છે જમ પડી જાય છે ચેતવમાં અમર બસંબે સાહેબને બધું બહુ જ આવતા છે તું દરતમાં ખરાબ બરાબર પ્રગતિ કરી રહ્યા છે મોટા થયા પછી કેવી રીતે રમાડા બાપુ નાની બેબી બબલી બધું હોય તો કેટલું સારું લાગે પણ એ મોટી થઈ ગઈ તો આપણે વાંધતો લાગે જ માને તો ના નહીં પણ મોટા થયા તમને તમારે ગરબડ માંથી સરખા જગ્યાએ મૂકીને મોડે એના કરતા મને આપણને વ્યવહાર પણ એ આપણને નિરાલંબ બનાવનારો આજ્ઞા ધર્મ નો જીવન નો વ્યવહાર છે આપણો કેવો નિરાલંબ પરમાત્મા તો નિરાલ છે એમ જ પ્રયાસ થઈ જાય છે આજના કાળમાં માથું વિકસેલું છે આમ તો ભારત ની વાત કરીએ બધા પેલા ઉગતા હોય ને કુદરતી ચેતવણી આપે છે ચેતીને સમજે છે પણ આપણું ઉપર બધા પડતા ઉગી ગયેલા આવેલા એ મોટી તકલીફ છે અને એમાંથી એમને આવું જ્ઞાન ભલે એમના આત્મા સાચવી જાણે એટલા માટે કહું આજ્ઞા છે આજ્ઞા છે આજ્ઞા કે ભાઈ હવે જો તને તું સમજી ગયું તું ભાનમાં તું શુદ્ધ આત્મા શુદ્ધ પ્રાપ્તિ થઈ છે અને હવે તારો વ્યવહાર બધો બંધ કરાવી દીધો તારે પેલી મોટા સુપર સ્ટોર હોય છે છોકરા નજર જાય તો ખબર નથી પડતી કોઈ ને અરે દ્રષ્ટિ છે એ કેવું કર્યું પાછળ કોઈ બેઠું ના હોય વાત બધું છે કે સમજવા માટે ટાઈમ જોઈએ થોડો બેઠા છે પરમાત્મા દ્રષ્ટિ આપણને તમે શું સમજ છ આપણે કેવું રહી છે કાકા હતા કાલ નો દિવસ આજ સુધી રહી છે ઘણા વ્યવહાર લોકો જોયા છે બધા કારણ કે આખો દેખાદારી છે એટલે આજના ધર્મ એ ભગવત વ્યવહાર છે મહાત્મા પદે પ્રસ્થાપિત થાય છે એટલે કે મૂળ આત્મા હતા એમાંથી મહા આત્મા થયા મહા એટલે મુક્ત આત્મા મુક્ત આત્મા એ ના પાછું કારણ કે વ્યવહારમાં મહાત્મા કહીએ કે મહાત્મા એ પદવી નથી પણ પદ છે પદ એક વસ્તુ છે પદવી જુદી વસ્તુ છે બે દ્રષ્ટિ થી તમારું જીવન જીવી જવા કહીએ છીએ આજ્ઞા તો એક જ શબ્દ બધાને એકને એક જ આપી તમે ઇન્ડિવિજ કોને કેટલું પકડાય તમને કેટલો કદર્યું બધા જોડે પરંતુ એ વ્યક્તિગત છે અને વ્યક્તિ એ વ્યક્તિગત સ્વરૂપે વ્યક્તિને સમજવી જ પડશે હમ પણ બહુ થઈ ગયેલા છીએ ને આપણે પડશે એટલે ભગવાનને વ્યક્ત થવા જેવા પડે કોને તો કે આ રિયલિટી વ્યૂ પોઈન્ટમાં આવેલા એના વ્યવહારમાં એવી રીતે અને વ્યક્ત થવા દે ભગવાનને ખુલ્લા થવા દેવું ખુલ્લા થવા દે ભગવાનને કારણ કે એના વ્યવહાર દ્રષ્ટિને બધા પ્લોરાલિટીમાંથી બહુવચનમાંથી એ દબાવી રહ્યું છે હજુ એને ખુલ્લું કરવું એટલે ખુલ્લું થવા દેવું પડશે એટલે આજ્ઞા ધર્મ ધર્મ અને તેમજ ધર્મ ધ્યાન જ ઉત્પન્ન થાય પણ ધર્મ ધ્યાન આપણે સમજીએ તો એ જીવન છે ધ્યાન એ તો પરિણતિ છે ધર્મ ધ્યાન એ ધર્મની ક્રિયા નથી ધ્યાન છે ધ્યાન એટલે કોઈ વખતે કોઈ પણ સમયે કોઈ પણ ટાઈમે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હોવા પણ જે રહ્યા ગયા છે એને ધ્યાન ભોગવે તેની બોલ પર કેવી રીતે પકડાયેલું સિંગલ ગુનો છે ના બોલવું ડબલ ગુનો છે દાદા નું વચન આવ્યું કોન્ટેક્ટ તો નીકળ્યું હશે ને કઈ બસ આમ નીકળી ગયું दादा ना एक, -एक विधान नहीं कम्य दृष्टि अध्यात्म तो निम प्राप्ति है जेनी જગતમાં બધે એટલું તો એને પ્રમાણ અંદર થવું ઘટે હું કોઈને વાત કરું તો એમાં મને એટલો ખ્યાલ હોવો કે તરસ્યો છે એ ખબર ના પડે કરવા જઈએ તો પછી આપણે મને કે શુદ્ધ આત્મા કેમ ચાલશે અને આજ્ઞામાં કેમ ચાલશે સામો તરસ્યો છે એ હેમત નથી પડતી આપણને તો પાણી પૈયા વાત કરવા દો બાજુ હોય છે દાદા એ કેટલી બધી કરુણા મને મળ્યો તે પાત્ર મને મળ્યો તે પાત્ર એ દાદા પાત્ર શોધવા ગયા છે કોઈ પાત્ર ને કોઈને વિચારી નથી આવ્યો ચાર ચાર વર્ષ અને કોઈ આવું હોય તો સુરું શું બતાવે આમાં વેપાર સિદ્ધિ જરાબર પેલું બધા થઈ ગયા હતા આકર્ષાયેલા મોટો સાધુ જમીનમાં કે છે હું આટલો વખત કેવો મોટા ચાલુ કેટલી મોટી સિદ્ધિ છે અને એવી રીતે પ્રથા પડી ગઈ હતી ચાલતું આવી સિદ્ધિ નવું બધું છે આટલો વખત માણસ આવે છે બધા વધારી લઈએ છીએ એટલે એમને કળા કરી જોઈએ ગયા છે એની પાસે વખતે કરવો આપણે પછી આવે કે અમુક દિવસે બહાર જરા બહાર નીકળે ને તારે પેલા બેંક બાજન કહ્યું હતું એ બંધ રાખાવું દરબાર ચોંક્યા જરાક્યા આ કેમ છે બંધ છે खबर न पड़ी बदलाई कर स्वामी क्यों नहीं આવે છે <laughs> એટલે આ પ્રયોગ કર્યો અને આટલી વખતે જમીનમાં કમ્પ્લીટ નથી આવશે પેલા ગળા આટું ઘરે જેવું નહીં જોયું અને પેલા બેન ના વાગ્યા અને બહાર આવતાની સાથે કરશો સત્કાર નથી બેન બાજા સત્કાર એટલો બધો સ્તંભિત ખલાસ ગયો ત્યાં ઓન ધી સ્પોટ ખલાસ જીવતો એ મારી નાખ્યો હવે મરેલો બિચારો જીવે છે ને જીવવા તો ને પછી એમાં પાછા જીવવા લાગી ગયા આપી છે તો પણ મને આવ્યું બોલવાથી નથી હોતું આ મજવા માટે આપણે વાતો કરીએ છીએ તમને આ શરીર જે ચોપન વર્ષથી શીખવાડ્યા કરે છે ચૌદ ચૌદ વર્ષથી દશા ગઈ છે પછી બરોબર ચાલુ तो बदल हो ही नहीं है अब आपको ऐसे भरिए सीधा शरीर ले परियोजना बनता है और स्वामी जी अच्छा ठीक है ऐसे मेरे मर्दजर्म पहली वक्त मैं जाने तो अपने हफ्ते कोतरी तरीके से नजर पे कर नजर आली लिया ठाव जो है परंतु इन्हें अलग प्रेम मेरे जुड़े रहने के लिए बतांगा तो आप अलग करियो मैं થોડી સમજણ પડે છે બહુ સુંદર સાક્ષાત ફ્લો સરે એમાં બધું વર્ણન કરેલું છે એમાં કાતા એ કંઈ માર્ગ મારો મળ્યો નહીં બરાબર છે માર્ગ મારો ઠીક છે હવે ચંદ્રકામેટલા કરું એમ પછી પાર બે દરેક ભગવાનની આજ્ઞા માગીએ એમને શું કરું ભગવાન આ ભાવના પડી છે અંદર કોઈ પામે બધા કંઈ વાત છે કંઈક કરીએ આપણે કંઈક રસ્તો કરીએ વાતો શબ્દો માં જ નીકળી ગયું બધું તારે કે વાતો બરોબર આવતું ઘરાકી જ નથી કશી દાદા ઘરાકી શબ્દ વાપરે છે જો પછોસે વેપારી છે દે ગ્રાહક શબ્દ બોલે સાહેબ વેપારીને બોલે તો આપણે મજેગા તો વેપારી સંઘ રાખી શકે ગ્રાહક બોલે છે એ કંઈ ન પતાર કે માઈનસ કે માથો દે અંદર ગેર ગેર હો દે એટલા ફી માં તો કેમ નો ચાલે ખર્ચો તો એનો જ રહેવાનો બધું વધારે ફી આવે તો કામ લાગે શું વારંવાર પૂછપા દરેક સુખમાં છે સુખ ચાખ્યું છે એવું નથી ચાખ્યું બધા સરસ મજા આપણે પોતાની પ્રગતિ કેવી રીતે સત્સંગ છે સત્સંગમાં છીએ પાંચ દસ વર્ષ પેલા કે ગયા તાર તે વખતે આપડે મોટા થઈ ગયેલા હતા ગ્રો થયા હતા મારે ઉચકાલ ફર્યા કરવાનું જેને ભરગે એવું આજ્ઞાન બગી રેજો એટલે હું આ શરીર થી તો કઈ આવ્યું છે વર્ગી લઉો એ આજ્ઞા પૂરી મુકાઈ યાજ્ઞા એવું વખત આઈ ગયો છે અને વ્યવહારમાં આટલો બધો આ વિજ્ઞાન ના વિકાસમાં તો જાગજમાર બધું એ થઈ જાય એવું છતાં પ્રકાશ જ્ઞાની એક શબ્દ ની વાત જાય તો બધા પણ ખરેખર થાય છે તે વાત ખરેખર અનુભવ તો થાય છે અનુભવ નતો બનતો જ નથી હા જેટલા પ્રમાણમાં અનુભવ જાય તે अनुभव तो थे कहलुम एक लघुत्तम भाव चालोने मदद करने भाव रखो आ शब्द कोई ने हेल्पफुल था हमेशा फायदो थोड़े मूलवात કેવું છે વ્યવહાર ના છે એ નિશ્ચય ના કેવાય ગમે તેવું સારામાં સારું દાદાની વાણી રહી એમને કહ્યું નથી મારી વાણી છિટકી જજો તમે જ્ઞાન પામ્યા હોય તે દાદા એ આ તો ઠીક છે શરૂ શરૂમાં તો કોઈ પણ જૈન થોડા આવે એવું કે છે આ લોકોના પત્ર તાબાના મોટા ને મારે ગેસ થી કામ લેવું પડે છે પણ પેલા ફ્રીજમાં મૂકેલા અને શિવજી ની વાત તો જુદી રહી શિવજીને નીચે લાવવા તો દાદા પાસે આવે સમજાય છે એટલે એ તો સ્વરૂપ છે કોઈ પણ પ્રકારનું બુદ્ધિનું ચરણ ચાલે ખરું છતાં એ પોતા ચલાયા વગર ખરું એ આપણું છે પરાયું છે વાર કરી અને આજ્ઞા તો આજ્ઞાધન શું કરે છે કે તમને તમારી બુદ્ધિ ના પ્રકાશ સામે સમ્યકતા નો પ્રકાશ ખુલ્લો કરે છે અને સમ્યક્ત પ્રકાશ છે તે આજના જે કારણ બને છે મુક્તિનું અત્યંત મુક્તિનું એ કારણ એનું કારણ સર્જન થયા વગર રહે એ વાત છે કારણ કેવળ જ્ઞાન ત્યાં સચવાનું છે આપણે આજ્ઞાધર્મથી પંદર જીવાય છે શ્વાસે શ્વાસવામાં આવ્યું છે તારી બુદ્ધિથી આ સમજાય કેટલા બધા કેમ આવ્યું प्लूरल प्लूरल ही आप पड़ तो कर ना ना बहुवचन वाला जगत में एक वचन बेखा एक, एक छवाज જે ચારિત્ર મો દેખાયું નથી વિતરાકતા ના આવું જીવનને આ વિતરાકતા શબ્દ થી સમજવો જાવ તો નહીં સમજાય એ સ્વાદ છે પણ એ હજુ કેટલા બહારમાં છે તે સમજવાનું એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું એ કનુભાઈની આંખોમાં એમનો વ્યવહાર ભરીને લાયેલા જે અને જેનાથી આંખો જોઈતી હતી એ બહાર નીકળવો જોઈશે એટલે દાદા એ કહ્યું વાર વાર અમે કહીએ કે નિર્દોષ નિહાળ્યું અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને કઈ દ્રષ્ટિ કરી શું દી એમ પટેલ એટલું ઘર રાખીએ એટલે કાળજી રાખીને પછી બધો વ્યવહાર રાખો ને કશું વાંધો નથી તમને અને એ રીતે નહીં રાખ્યા થી રહેવું પડશે એના કરતા સીધા થઈ જાવ માર બાર વાગ્ય સાંજન રાખીએ અને અત્યારે આપણે આહારી પચીસ ઓગસ્ટ સાડા ચાર વાગે મરસ કે સ્વર્ગસ્થ થયા છે મુંબઈ ના અર્કેશભાઈ તો હવે આપણે શૈલેષભાઈ ક્યાં ગયા વિદ્યા મોડું કર તો ઓછું કરે હું સમજણ પાડું છે તો અહીંયા બધા થઈ જા ભારતી ના રસોડે વિદ્યાના અને રસોડે ધરાય ને આહાર ની પ્રસાદી આપનો આહાર આપ કારણ કે આપડે આહાર પાકા છો પર ઉપર બિચારી કોમર ફૂલ જઈ જય સચન ચાલો સચિતા મહાત્મા હવે સાંજ સેશન ક્યારે છે દાદાજી ને ખાલી જોવા દેજો બાકી બધા